મંગળ પ્રવચન બે હાજર એકતાલીસ ના મહાવીસો પંચ્યાસી વરડા પ્રથમ પ્રકરણ નું તેતાલીસ મોત ના પ્રથમ શરૂ એમ એકા થયો હોય અકસ્માત થયો હોય અને કોઈ ભગવાન માંથી વૃત્તિ જલ્દી જાય નહિ અને મૂર્તિ માંગે નહીં કેવી રીતે જેટલું વાલ્યુ સ્થાન નક્કી થાય તેટલું યાદ આવે વાલ્ય કેટલી છે એમાં દેખાય અને આમ તો આ જે અકસ્માતો થાય ના થાય ને એમાં લેવાય ત્યાં બુદ્ધિ ભ્રમણા માં બિરાજ કરે તો અકસ્માત નો કહેવાય એ તો જાગૃત આ જાગૃત નો હોય તરત જ તે ભ્રમણા માં પણ એમાં ભ્રમણામાં ખબર ન હોય ને જો જગત ના લવા જંખા કરે તો એમ જાણવું કે એનું ભગવાન માં જ નથી ત્યાં અત્યારે લવા જખા એવું જ આવે અને નો સાંભળે એવું હોય કારણ કે બુદ્ધિ જ ભ્રમણામાં આવી જાય આવા જાગ બોલ તો એમ કહેવાય અંતર કદાચ આવે છે એ કઈ ભગવાન તમે હંભરો તો નો હં નો યાદ આવે બુદ્ધિ માં ચાલક ભ્રમણા ની આવી જાય ભ્રમણા ની આવી ગઈ એટલે દેખાય આ નો દેખાય ને આય નો દેખાય એટલે એ તો પરિસ્થિતિ જેવી હોય એટલે સ્થિતિ જેવી હોય આ ગર્ભ માંથી બહાર નીકળાય ત્યારે બહાર નીકળવા કારણે એને દુઃખ બહુ હોય એમાં પછી ભોગવેલું દુઃખે ભૂલી જાય અને બહાર આવ્યા પછી અહીં નું યાદ નો રે સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે સંત અઢારસો છોતેર ના મહા સુધી સાતમ ને દિવસ મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી तोरा लटकता आता। ने विशे पीला पुष्प न हार पहुष्पा गुच्छोस बोल सर्वे सागवत पुराण भगवान भक्त हो चार प्रकार नी ने इच्छता आने जे जे भगवान एक तो भगवान लोक मेहुना बीजु भगवान ने समीपे रह चौथु भगवान ऐश्वर्य प એવી રીતે જે ચાર પ્રકાર મુક્તિ છે તેને તો ભગવાન નો ભક્ત નથી ઇચ્છતો ને કેવળ ભગવાન ચાર પ્રકાર ની મુક્તિ પેલી એને મગજમાં સ્થિર કરવી જોઈએ આપણે શું ઈચ્છા કરીએ બનુભાઈ આમાં તો મૂર્તિ ની ઈચ્છા આ તો ક્યાંય રીતે મળે ને ઈચ્છા કેવી એવું તો બઉ મોટું વાત છે ભગવાન આપણે અક્ષરધામ માં જવું નથી આમ તો આ મુક્તિ નું નામ પડે એટલે બધું નામ સાંભળી સાંભળીને ભરતતા હોય એટલું બાકી અદાણી રીતે ઈચ્છતા હોય બધી વસ્તુ બોલે એટલે ઈચ્છા થઈ ગઈ ના એમાં ઈચ્છા કંઠે કરે તો ઈચ્છા થઈ ગઈ હે એટલી દ્રષ્ટિએ પહોંચતી અહીંયા જમવાનું હોય જે ટાણું અને હાલો આ મુક્તિ તમારા માટે ભોજન સારું લાગે કે મુક્તિ હારી લાગે હું પછી વાત બીજી વાત હજી તો આનો વિચાર આપણે કોઈ કરતા નથી છોકરા જેમ માં એટલે ત્યાંથી નક્કી થઈ ગયું આ બાળકો આપડા વગર કહીએ એની ચિંતા કરતા જ દેશ પરદેશ જાઓ તો આવડ છોકરા હોય એને માટે ત્યાંથી પાછા વળો એટલે તરત કઈક લાવવાનો વિચારટા ને બધું આંભરે ને એવા પછી આ બધું લઈ જાય તો કસ્ટમ માં દુઃખ પડે એના છોકરાઓના કસ્ટમ માં પછી હોશિયાર ફરી ભગત હોય હોશિયાર હોય સાધુ ઈ થી હુશયાર બબે પાર એમાં એક હું આમ બપોર વચ્ચે એ જાગે ને ગોઠવે મારે નીકળવું દસોમનારા દસોમના દસોમના કરું શું રાખી કરી અંદર અને પછી અમે એક જાડી માળા હતી સાધુ પાન તો આ માળા મને તે માળા ગૌ મુખી માં રાખે એટલે આમ હડે તો પારા દેખાય જાડા ને મેોકરો હાવી છે એ છોકરા ને હાળી એટલે ક્યાંનું ક્યાં હેત થઈ જાય ને બધું ગોઠવું બેઠા રાખે પણ સ્વામી નીકળી જાય હું નીકળી જયારે સાધુ આવડા કઈ ડ્ર તમે આંભાવે બોલે નહી પણ મારો પીછો ન છોડે પડખે પડખે માણસ હતો મારા આમ ચાલો તો ભેડા બેડા હેલા ઘાત લાગ્યો પકડાઈ જ પણ નીકળી જાય તો મેં કરી પણ આ કેવું છે ઘડિયાળ લઈ જવી શકે છે પણ એ ગ્રસ્ત માં હોય એવું બધું આપણે હવે વિચાર કરવો એની ઉપર બધાય એવું ક્યાં સાંભળે ભગવાન જેવા દેહે તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો પછી સર્વે પરમાણસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ કરીએ રાખે તો દુઃખ છે એ ભલે લખે આઘાત લાગે આઘાત નથી લાગતું લાગે છે આઘાત તમે ભગત ખરા પણ સકામ છો એટલું કહો કે બે નિષ્કામ પણ સકામ કહે ને રડવાનું આવે રડવાનું ના આવે કબૂલ ના કરી ગામ છે શું એ ભગત નું કહેવાય ક્યાં સુધી રાઉ આહિર લોકો કાકા મોટા બાપાના ભાઈ છોકરાઓ બેસો બે ગાવી હોય પછી એ બધા ચારે ગાવી નો વાછોડો હશે ચૌદ પંદર વર્ષ નો છોકરો તેની કોળી વાઢી અને દર કોઈ વાછડા ને દેવા જાય રૂપાળી વાછળું છળે વાહો એ બિચારો ત્યાં વજમાં પૂછે પૂગી શકે નઈ તો મારે એને ખવાડવું જોઈએ ને એ બે પાંચ ઘરે હોળી પાછળ કોળી લઈને હવે મૂકી ની છે વાછડા માં એટલું બધું એક કરીને બેઠો જાય ગોલોક માં વાછડામાં એક છે હું વાછડા ને કોળી દઉં એટલે ગોલોક માં જવું તો જવું જ પડે ને નહીં હું તો અક્ષરધામમાં જવાના એટલે બે જણા બાધણ થઈ ગયો કોઈ મોટો હતો ત્યાં માર્યો એટલે પાટો મને એક તો કોઈ પાછું કિલોમીટર દૂર જેવું રડતો ઘર તરફ આયલો ને ત્યારે મોટાને લાગી દીકરી બાપાને કહેશ એ મને ધક્ષ પાછા એ વાહે વાલીઓ પાછા પાસે આવેલા છોકરા બધા બઉ રડે ખડકી માંથી મીંડો રોવા આથી કરે બાપા હું કમ રડે છે કોણ તને કઈ કર્યું આવીને ખાટલે ઊંધો પડી ગયો ને બાપા બાપા તો શું મને મોટે ભાઈ ગોલોક માં જવાનું કહ્યુંક માં જાઉં હું તો મહારાજ નો ભગત છું મારે તો અક્ષરધામ પણ શેમાંથી કુલી વાછ વાછડો હતો હું એને કોળી દેતો હતો ત્યાં મને કે તું હર વખત વાછડા માં રાખે છે બાપા મને હું કેમ ગોલોક માં કે મારે તો સ્વામી બાદાજી ને કંઠી બાંધી છે શું તો કે આજે ની મારી હામો કોઈ લો કામ તો એ વાછડા ના દેતો હતો મેં એને કઈ બધા ગોલોક તમાક મેડિયો હોય ને ભાઈ પછી ભગત વિચાર કરે કે આને સાધુ ને દેખાડવા છે પછી એના ફળી માં જ મારી બાજુ વળખત જવાય હાલો આપડે સ્વામી આવી તમારી બે ની ચક્ર સ્વામી વેચી દે હું પેલો કરે આવ્યા એ સ્વામી આ બે ભાઈઓ ભાગ્યા છે છોકરા પાસે બોલાયું નાનો કોઈ લો પછી મોટો સ્વામી સ્વામી ભલે કે તમે અક્ષરધામ જવાના તું અક્ષરધામ માં જવાનો બાંધો બે મુકી દીધું થઈ જુ એ તણા નું તો હારો બોલો નહીં ના તો નહી નહી તમે અક્ષરધામમાં જવાના આપણે સાધુ ના રડવું આવેલા છોકરાની હમજણ નામજણ મૂઠ પણ સંતો ગોખાયું હશે ને નગરી કેમ બને સંતો ગોખાયું સંતો ને કેટલું હશે તકરાર થઈ પડી એ ભેદ સમજાય કેવા કેવા ભેદ સમજાય તો નાના જો કરા નહી ભાઈ તમે વાંચવા મીડિયા ભાગવત માં કહ્યું છે મત સેવયા પ્રતિ ચતુષ્ટમ મેવયા પૂર્ણ કાલ વિપ્લુતમ જો આવી ગયું શું મારી સેવા થી સંતોષ છે ઈચ્છતા જ નથી મન નું મન નું ધાર્યું ન હોય એટલે બધું જગત આખું શૂન્ય શૂન્ય ચાલોક્ય શાટી સામેપ્ય શારુકે દીયમાન ન ગૃહોત્વ આપે ભગવાન આપે તો દિય માનમ નો ગ્રહણ બે નથી લેતા આવી સમજણ વેલા મોડી ભગવાન ભક્ત કરવી જોઈએ ખાઈ જાય એવા પદાર્થો સામૂપ્યુશ્વર પામવું હોય ભગવાન ના સેવા હજી સેવાને આપણે જાણતા નથી એ તો અહીં સેવા કરીએ છીએ ને એમ સેવા શબ્દ નો અર્થ આપણે લઈ લઈએ છીએ સેવાનો એટલે એને સેવા જોઈએ એની ઈચ્છા છે હવે કેવી રીતે તમે સેવા કરો શું અમદાવાદ તમને મને એવો પ્રશ્ન થતો કે સેવા કરવી હોય તો ભગવાન સમીપ માં રહેવા તો ઈચ્છવું પડે અને સેવા કરવી હોય તો જાદી શક્તિ હોય તો જાદી સેવા કરીએ તો એમાં નડતર નડતર ભગવાન ની સેવામાં ચાર મુક્તિ નડતર રૂપ તો કઈ નહીં ઉલટી સહાયરૂપ તો થાય છે સહાયરૂપ નથી હા એટલે ઈ નથી સમજાતું આ વસ્તુ આમ છે આ વસ્તુ આમ છે એટલે વસ્તુ નોખી નોખી તો તમે માની ને લોક માં રેવું એના સરખું ઐશ્વર્ય પામું એટલે આ ઐશ્વર્ય આ એનો લો એમ તો માની તમે પણ એ ભગવાન ની મૂર્તિ માં બધું આવી જાય મૂલ્યા માં નો આવે નોખું ભગવાન ભગવાન હોય તો મળવું હોય તો મળે પણ ન મળવું હોય તો દુનિયામાં કહું તમને હવે ભેડા ભેળ કોઈ કયું નથી આ તમે બધા છો ભેળા રહો છો કે નોખા એક જ જગ્યા છો ને મારી કે તમારી પાસે આની આબરૂ છે કોઈ મંદિરો માં રે એની આબરૂ છે અને આમાં રહીને થોડું મનધારી ગયો મળે હા એટલે એટલે ફળ મળે આટલું એક દ્રષ્ટાંત ભગવાન પુરસો તમનારાયણ અનંત કોટી આત્માઓ એને આશ્ચર્ય બેઠા છે કોઈ દી આત્મા સંકલ્પ એવો ન થવો જોઈએ હું પેલો નતો બોલ્યો હું ભૂખી નતો બેઠો હતો તમે બોલ્યો એટલે હું જાઉ તમે એક ભગવાન માં કરીને બેસો પછી બીજું કઈ નઈ છો ભગવાન દાદી થાય ભગવાન પદાર્થ પાનુ અથવા એ વસ્તુમાં તમે જ્યાં લગી રોકાવ ત્યાં લગી તમને શાંતિ સુખ હોય જ નહીં એકલા હાલે નહી એટલે અકળ્યા ખરો પછી ગુંગલાઈ બેઠું રહેવું પડે સુખ શાંતિ નહીં બિલાડી નું બચું વાંદરી નું બચ્ચું અટે વાંદરી આ જાળવે આ જાળવે ઠેકડા મારતી હોય પણ વાંદરી અહીંયા હાથ રાચ હોય એક હાથે એક એક અર્ધુંબડે અર્ધું આમ લંબડે આઘરેથી આઘરે આઘે ફરે પછી અને ઈનું ઈ મોઢું ઊંધડા પકડે જો પણ ઉંદરડા તો મોઢું અડે ત્યાં એનો ભૂકો પડી જાય અને પોતાના બચ્ચા ને બિલાડી પકડે છે કે એમ હાચા ભક્ત જોયા એની ભગવાન ચિંતા કરેલા ભક્ત ને ગુરુ અને ભગવાન એ આવા હાચવાસી અને મન ધાર્યું કરનારા પછી હાચો હાચો એમ કઈ નઈ એને હાથ બાદ ટેકો દેવો પડે વાંદરી જેમ વળગી રે બિચાર જો ત્યાંથી છૂટવું પડશે એના વિભાગો છે બધા એટલે આપણે જો ભગવાન ના હાચા ભક્ત થવું હોય તો વાંદરી ના દ્રષ્ટાંતમાં રહેવું જોઈએ કાંઈ મનમાં સંકલ્પ જ ન થાય આમ હું કરું આમ હું કરું ભગવાન રાજી કેમ થાય ભાઈ જો ગુણવત્તા સામે હતા ને દરવાજા માંથી નીકળ્યા બાલેખ ઉપર સાદુ હતો વાપરી તમારા રોધિયા હોય ભગત હાર હોય ને ભલે તમારે ઠીક પડે એમ વાપરો આપી કે તેથી મંદિરો માં હતું નહી કઈ અને બાંધકામ ના હલકા હોય અને કેટલા ગેવા હતા કોહ ચોપડાય નઈ પૂરો કોહ ચોપડવા માં સમજો તમે ન સમજો તેલ ચપડે એવું લોકો હોય ને એ આગળ કો હતા એને જ્યારે જયારે ચોપડવો પડે એટલે અમારું એ દ્રષ્ટાંત છે એટલે આ ચામડું જ છે એટલે ચોપડવું પડે સમજ્યા લાડુ આવે તો ચોપડાય થોડો જયારે એવા હોય ને એ રાહ બેઠા હોય અને ગુણાતા પાડે એમ જે ઘરે કોક જમાડે એમાં આડા પડે લે સ્વામી ઉપર થી એમાં ઓછી સમજણ વાળા એમાં એવું ને તણાઈ એમાં ન ભાઈ દેવ વિચાર કરજો બધા હલો सेवा नहीं। नहीं। एक सेवा भगवान सेवा भक्त नहीं इच्छता તો પણ બળાત્માડે છે ભાગવતી વાસ પ્રોહયંતિ ભદ્રામ પરેશનું વેતુ લોકે નિષ્કામ ભક્ત ને ગીતા માં ભગવાને જી મનો માયા વિના કામ્ય મનો વિભૂતિના વિના થાય ને ભાગવતી વાસ ગૃહયંતિ ભદ્રામ ભદ્રામ એટલે કલ્યાણમય એવી અષ્ટ પ્રકાર ની સિદ્ધિ એને બોલો પર વતે લોકો પડસ્ય એટલે ભગવાન એના લોકમાં એને ત્યાં વગર મળે લોક માં ભગવાન પરાય આપે છે બેઠા બેઠા એના વિચાર કરવા પડે શું જો આ તમે આ બધા વાંચો છો ને હું તો પછી તમારા બધું દેખાતું પણ હવે તમારે કોઈ વિચાર જ નથી થતો આપણને આવડી ગયો ભણી ગયા ગયો બધું આવડી ગયું ઘર આગો જજા આવે અમે સમજાવતા હો છોકરો બીજા ને સમજાવે તમે આની બા બીજાને સમજાવો મુખ્ય મહેતાજી હોય કઈ કહેતો હોય પણ ધણી કાન ની વૃત્તિ બધી હોય ધણીની એકલાય આવે સમજી જાય સમજી જાય કે બધું આવી જાય એમાં આખી ભાષા છે આ વેપારી માં મુંબઈ માં મેં બઉ જોયું છે આંગળીઓ ના તો બોલતો કે બોલ્યા તળે એમ ને હજી આપડે કેટલા કાચા છે અહિયાં માર્ગ માં એને જોવું છે જ્યાં મારા તમે મળીને મને ભણાવવા પડશે કારણ કે ભણમી જો અમારા મુગત સ્વામી જાણી જાય અહીંયા હતા ને ત્યાં ખેતી બાડી હું જો ચોક માં નીકળ્યો તો ઈ ત્રા અહીંયા મારું આમ જોઈએ નક્કી આગળ કઈ કેટલું ચકલી નું મોત ઢેફ લે હોય એને તોપ નો મંડાય ચકલી ને માટે કઈ તોપ હોય કોઈ નહીં એ પથ્થરો ઢેફું હોય ને ધોઈ નું માર્ગ છે એ કઈ કઈ સમજવા જ નહી દેતો એ કઈ સમજવાનું નહીં હોય એ ભાઈ બીજું કાપ્યા વાંચતો હોય હોય પણ આના જે ભાગ્ય હોય ને એ હવલા ઘાટ કરે ભાગી તો હવલા જ કરે એ રીતે વજ્રલેપ થાય અને ઉલ્લી મલિન થતી ભગવાન કેવો છે માયાવી માયાવી કયા કેમ ગયા માયા ના અર્થો ઘણા થાય છે માયા એટલે જ્ઞાન પણ થાય માયા એટલે સંકલ્પ પણ થાય પણ અથુ વિભૂતિના છે ને તરફ યાદ આવ્યું અર્થ થાય ભાગવત જાણે પેલી બીજી ચોપડી ભણે એવું હશે હે બરાબર ને ભગવાન માયા છે અને કોઈક માણસ ને માયાવી કહીએ ભગવાન ને માયાવી કોઈ માયાવી શબ્દ નો અર્થ જુદો દુનિયા ની અંદર જે જે આ કઈ બની રહ્યું છે એ માયા એટલે ભગવાન ની કળાશક્તિ છે એને અંગે આ બધું બની ગયા ઈ કળા શક્તિ કેની માયા એની માયા છે હા ભાઈ ને તમે જોઈ લ્યો હે ઈ એવો માયા વિને બનાવતા આવડે હું કોઈ ને આવડે તરત ઘાટ બદલી જાય તરત ને પહેર્યો હોય અને બજારે નીકળ્યો હોય અને મોચી ને આ પડી જાય તો મારી પેઢી નો જોડો લાગે છે એવી ઓળખા આવી ગઈ અમારી પેઢી નો જોડો કેટલી પેઢીઓ કોઈ જોડો કોઈ ના જેવો ખરો બે ભાઈ હોય તો જુદા છે એને જીવતા આવડે એવું કોઈ ના આવડે અને ઓળખે જ નઈ કારણ કે બીજો એના જેવો હોય તો ઓળખાય કેવો માયાવી છે કે એને આવડે એવું કોઈ ન આવડે એમ માયા શબ્દ નો એટલે આપડે આ કપટ કરી નહીં એની અલૌકિક શક્તિ આપડે કામ કરીએ ભગવાન કરે તે વચ્ચે આટલો તફાવત નીકળે શું નથી આ દુકાન નો માલ આ દુકાન માલ આ દુકાન માલ હોય એક મા બાપ ને હવું નહિ જુદી જુદી આકૃતિ આકૃતિ એક છે સ્વભાવ જુદા બોલવાનું જુદું રેડી કરણી જુદી કામ કરવાની જુદી બાપ ગમે એટલું શીખવાડે તો એની શ્રીજી મહારાજ બધા એને ઘણા જીવોનો ઉપદેશ દીધો એ શ્રીજી મહારાજ જેવા થઈ ગયા ગોપાલ સ્વામી ઘણા ને શીખવાડ્યું એના જેવા થયા જે મારા બાપ કારણ કે તમને સર્જનારો બીજો છે એને એવા સર્જ્યા છે ને હું રોકું તો કેમ રોકાય ૈશ્વર્ય અષ્ટાંગમ અનુપ્રવૃતમ અષ્ટાંગમ ઐશ્વર્ય ઐશ્વર્યનું પ્રવૃત્તમ એવી રીતે માયાવિના મમ વિભૂતિ અનુપ્રવર્તન ભગવાન ઈચ્છા કરે ભગવાન ઈચ્છે તો એને ભાગવતી ભાગવતી અશ્ન ભાગવત ભગવાન સંબંધિત જે કોઈ કઈ છે શ્રી એટલે લક્ષ્મી નો ગણવું પદાર્થ હોય શ્રી એટલે એના સાધનો કેવાય બધા એને મળી જ જાય નો ઈચ્છા કરે તો ભગવાન આપે આ મોટો રાજા હોય એનો બંગલો અંદર હોય વાલતા વાલતા કોઈ નો હોય તો ઘડી ખુરશી બેહવાનો હવાજ લઈ લે હોય આપે તો બે ભગવાન ને ધીરે આપણે બધા જવાનું એની જે સમ છે પણ આવડે જો સકામ થઈ ગયો એ માને લઈ ગયો ઈચ્છા કરી સકામ અને ઈચ્છા નો કરે તો અપરાણી હતી અને નિષ્કામ ભક્ત ને ભગવાન પ્રયોજનાર્થી પ્રયોજન હોય ત્યાં એટલા પૂરતું જ એની આરાધના હોય પછી પ્રયોજન સિદ્ધ થઇ જાય એટલે એને ભૂલી જાય ના શાંત ભાવિક ભાવના ભાવના નથી અર્થ અર્થ બોલો ભૂધર્ભવાન તમારી ભાવના इच्छा रुचि हारी हारी वस्तु भगवान हम ई तरत आप लाइ भ मालिक पवित्र से तो ई ग्रहण करे ભાવના મે કર્યું નથી અર્થ એટલેસ એનો યા ભિખારી આ ભગવાન પદાર્થ નો ભિખારી નથી પદાર્થ નો ભિખારી તો માણસ હોય ભગવાન હોય બોય નથી અર્થા અર્થે શ્યામ શ્યામ નથી એનો અર્થે એટલે ભીખારી પદાર્થ નો ભીખારી નથી રાજી થાય ભગવાન છે એ ભાવના ને જોવે છે પણ અર્થ એટલે પદાર્થ એની આગળ કિંમત નથી ભગવાન કઈ હજી નો આવી અર્થ ના અર્થી અર્થ ના ભીખારી છે ભગવાન અર્થ ના અર્થ એટલે ભીખારી ભગવાન ભીખારી ભગવાન જોઈએ છે એમ આપડે કહીએ તો ભીખારી દયા જો કેમ ધર્મદાજી એમ જણો અર્થાર્થિયો અર્થ ના અર્થ થી નથી ભગવાન બોલો તેને અર્થાર્થી ભગવાન ના ભક્ત ને ભગવાન આપડે કેવા ભગત થાય આવું તો છે નિષ્ઠા બધો અભ્યાસ તો કરવો પડે તરત નો થાય ધીરે ધીરે થાય અને જો કાજબ હોય તો નિષ્કામ એવા આપણને કોઈ દેખાય ખરા દેખાય તો ખરા દેખાય હવે સમાગમ કરો એમાં ભૂલ ન દેખાતી હોય પણ અમારા મન ને તાણ હોય એટલે મેળવા પ્રયત્ન કરતા હોય આવડે બી એટલે ઉપાય નથી ઉપાય છે જ નહીં આનો એવું જ ધર્મા કરતા નો વિશ્વાસ જ નહીં પછી ક્યાં કાંટા નો વિશ્વાસ કરો લાકડા ની ડાંબી હોય તો વિશ્વાસ ન થાય સ્વાભાવ પડી ગયા સ્વભાવ આપણને સુભાવું પડી ગયો આપે કીધે મલ્લીભાઈ એવાજે એવા જે ભગવાન સમાધમ કરીને હંમેશા વાંચો છો ને આવું કેવી રીતે દાડે તો કોઈ ન હોય પણ એમાં જાગૃતિ આવી ગઈ જાગૃતિ ya yeah.